પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ નું મંગળવાર ચોર્યાસી સારંગપુર નું પંદર નું વચના મૃતમ શરૂ નારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ સ્વામી નારાયણ હરે સ્વામિનારાયણ અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ મુની તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તેનો પ્રેમ બહાર પણ ઘણો દિશામાં આવે છે અને બીજો જે ભગવાન નો ભક્ત તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે भगवान प्रीति प्रेम प्रथम शोधेष्ठा वैराग्य युक्त तो प्रथम कहो भक्त शोभती भक्त मे भक्ति श्रेष्ठ है ने कनिष्ठ छे छे स्वामी बोला जे वैराग्य आत्मनिष्ठा श्रेष्ठ कहो छो समझ कहो छो देहा जय देख सुख એવા પંચ વિષય નો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે પછી ભગવાન જેને વિષય માં થઈ જાય એને અમે પ્રેમી કેતા નથી અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગોપીઓ કઈ ભોળીયો નતી એતો તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણ ને ઉલ્લંગી જાય એવી ડાયો હતી જેમ કોઈક રાજની બોલ્યા માં ડાપણ હતું અને ભગવાન ને પણ જેમ યથાર્થપણે જાણના જોઈએ તેમ જાણતી હતી અને સર્વ યાદવ અતિશય ડાયા ને ભગવાન ના એવા જે ઉદ્ધવજી उपदेश करवा गया बुद्धिमानी તો એમાં તો મુગધા મધ્યા અને પ્રકારના મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોડા વજન બોલે જાણીએ હમણાં વિમુખ થઈ જશે કરીને યુક્તિ યુક્તિ એ પોતાનું સ્વાર્થી પણ બીજા ને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાધે તે પેલું ભગવાન ગમતું પણ ગમતું કરે પણ એકનું ભગવાન નું ગમતું કરે નું અને જે પ્રવૃતા હોય તે તો કેવલ ભગવાન ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થ ને અર્થે યુક્તિ કરે નહીં અને કેવલ ભગવાન ને રાજી કરવા ને ઈચ્છે जेरी भगवान सेवाधान रहेराजी थे आचरण तो मन कर्म वचने करे नही शास्त्र गोपीओ तो, तो।, तो यथार्थ भगवान महिमा ने जाती ने प्रतापे कर आत्मनिष्ठा ने, ने वैराग्य सहेजे वर्तता માટે ગોપીઓ રૂપ રસ અને ગંધ એ જે પાંચ વિષય ભગવાન સંબંધી ઈચ્છે પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં भगवान पंत विषय वरसाद न वरस होना प्रकार बीज्वी पर कई वहां नहीं जय वरसाद वरसे तरह एट्ला त्र उगे पृथ्वीज देखाय नही બુ ભ્રષ્ટ થઈ જશે અને પરમેશ્વર ની તો અહિયાં માં સ્મૃતિ પણ નહી રહે અને અખંડ વિષય નું ચિંતન થશે પછી એ જે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિના પ્રેમી અને જેને આત્મનિષ્ઠા છે એને વૈરાગ્ય છે અને ભગવાન માં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે તે તો એમ જાણે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાન મૂર્તિ અખંડ વિરાજમાન છે એમ જાણીને ઉપર થી ભગવાન ની મૂર્તિના દર્શન માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે એ વચનામૃતન એવી રીતે સારંગપુર નું પંદરમ વચનામૃતન થયું બઉ લાંબી લાંબી બાપુ ના હું યાદ રહ્યા તમે એક જ મંજાર રહેજો એટલે તમે માસ્તરો ને. ભગવાન ભણાવતા છોકરા માસ્તરો જાણે કે મેં બરાબર સમજાવી દીધા એટલે સમજાવી દીધા હોય ને બરાબર ને બે પ્રકાર ના હોય કોણ નક્કી કરી ના આ પ્રકાર તો આપડે લેવો જ છે અને આ ભગવાન બ્રહ્માંડ માં પધાર્યા એને આ ગામડામાં ઉપદેશર હવે આપડા મંદિર ને લઈને મોટું દેખાય ને સારી ઊંઘ હતું ભાઈ ના ચક્કર છે પતરાનું કોડો હતો અને બકાલું કરે અને કોલે પાંચ રૂપિયા દાન બરાબર જમાડી જાય પણ આ મોક્ષ માર્ગ એમ નથી થાય એમ એ કોઈ કેતો સાધુ યાદ કરાવતા એ બધું બોલો તમે કેમા છો બધા માં છો મધ્યમાં છો પ્રવઠામાં છો કેમાં છો ચોપડો લઈને પણ આની અરે મેળવે કોણ આમાં કે મેળવું બધા તમારે ખેતી કરે ને તમારું ખેતર કાયમ એટલા દાડા થાય માપ આવી જાય આપણે આ ખેતી લીધી આપણે હું માફ કરોશીબાઈ આ માર્ગ માં કોણ આંખ ઉગાડે આગાડે માર્ગ ની ખબર નથી આંખ ઉગાડવાની તો પછી વાત અને જગત માં તો કોઈ યાદી આપતું નથી જગત માં પૂછે કેટલા દીકરા તો આપડે બહાર ઉતરી ગયો બહાર ચડ્યો તને ઠેકાણે હું કઈ બહાર ઉતરી ગયો ભાઈ તું ક્યાં જશી તો પેલી વિચાર કર્યા એનો વિચાર કર્યો તમે કેટલું પરવાડ્યા ભગવાન માં કેટલા જાઓ છો ગરીબભાઈ હા એ પૂછે વાળા હા ઈ કરે એટલે હું પૂછે અમૃત વાંચી વિચારવા જે પેલા તો આ જગત માં તપાસતા હશે ને એ ગુરુ નહી આ જીવને લગતો રાશિ ના ફેરા માંથી બહાર નીકળવું નથી ને આટલા બધા સંજોગો એને મળી રહી છે જેમ જગત વ્યવહાર નું આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત પ્રેમ પ્રેમી ભક્તિ ભક્તિ અને કેવળ ભક્તિ હા જેને શ્રેષ્ઠ કયો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત અખંડ વિષય નું જોગ થાય અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તો ધીરો ધીરો પ્રેમ દેખાતો હોય તો એને વિઘ્ન ન આવે નભે ખરો ખરો આત્મ નિષ્ઠા એટલે દેહ ભાવ નહીં ભાવ મટી ગયો એટલે કોઈ વસ્તુમાં ફીતી નો હોય ને એ પાછા પાછા નિર્ણય કરે આચુ નાખો ઈ કેદી નિર્ણય થાય તો. એક રાજા થાય રાજા આવી જાય ને ઘરે પછી જો માલવારી તલવાર તો જોઈએ એટલે આવડો દાણી ગુમાર વરરાજો થઈ ગયો પણ કે વરરાજો હે આ નાટક છે બધા એ નાટક માં જગત રેમ્યા ફરસ લ્યો ક્યાં જ હોય બિચારા જ હોય એની કઈ ન હોય અને સમાજ માની લે કે એનાથી અમારું કલ્યાણ થઈ ગયું ખરું જાલી ખેતી એમાં વ્યવહાર ગોઠવો આ મોટો આ નાનો કોવું તમે કોવું બિચારા છેતરાય છે જગતો આપણો નિર્ણય કર્યો આમ હોવું જોઈએ આમ હોવું જોઈ ને લે અભ્યાસ તો કર્યો નથી આ બાબિત અને નિર્ણય કરનારા હવે આ શું બોલે મેળવું ભગવાન પૂજા પાઠ કરતા છે થોડાક ધર્મ ને એમતા છે પણ આજે મેળવે ખરા મેળવણી ક્યારે થાય હું ઓછો છું એમ મનાય ત પણ આ બધા પૂર્ણ કામ થઈને બેસી ગયા જરૂર પૂર્ણ કામી પૂર્ણ કામ હોય ને એટલે મેળવવાની જરૂર નહી હોય પૂર્ણ સ્વામી બોલતા હા અમે કઈ ખુલી જાય તમારે યાદ નો આપવું જોઈએ ને નથી વૈરાગ છે કે નથી અને જોયા તો કરવું જોઈએ બે નો હોય અને એકલી ભક્તિ છે લગભગ તો એમ નક્કી કરી ઉતાવળ તો રહી નઈ ઉતાવળ કઈ નરે ભાઈ ભાગવત માં કહે છે કે જેને મનુષ્ય નો જન્મ મળે એનું નક્કી કલ્યાણ એ ન જોવે કારણ કે સુધારવું નથી એટલે અનેક જન્મ હારૂપ લાગે આપણે અનેક ધરવાના એમ નક્કી કરીને જન્મ નથી ધરવા એવો નિર્ણય કરીને કોક ને બે હું જઈને તો એ અંગ બદલાવે નહીં તો અંગ બદલાવે શા માટેલા કહેવાર નો કહેવાય ને હું દેહ નથી એ પેલા મારું યાદ તો કરવું પડશે અને કજીયા માત્ર દેહ ના છે આત્મા ને લઈ ને તો કઈ છે નહીં ત્યારે આ જગત માં જે ભગત કેવાય અને આ તો વિચાર જ કરતા નથી એમાં ઊંડા હું કરું એ કબૂલ નહીં રાત્રિ દી એ ચાલે છું ને કે પણ એનો કોઈ વિચાર જ કર્યો નથી વિચાર જ કર્યો પેલા નિશાળો જૂની હતી ત્યારે લખો ટતા છોકરાને ભણાવે તો ખરા બે માત્ર પછી લખો ટાપાય લાવે જો કરી દે એક બાજુ કરી લીધા હવે આમાંથી ત્રણ લે એટલે આમ ધકેલા પાંચ આમ પાંચ સાંભળીએ ગમે એટલી પારાયણો સા પણ છો થાય એટલે કઈક ન થાય છોકરો અટકે લખો ટા પાડી બેન ત્રણ ભાજપ થાય એવા છોકરો બેન ત્રણ પાંચ થાય આ કલ્યાણના માર્ગ માં લમે કથા હું સાંભળ્યું કોની ભાષા હારી હોય જગત ના દ્રષ્ટા સિદ્ધાંત દીયે ઓહો મારે વિદ્વાન છે અને બધા રાજી થઈ છાપામાં છપાવી હોય બે માં મૂર્ખ કે બે હરખાય कारण वो राजी, तो थी राजी के आवो भक्त थे वाई रेक। वाई रेक इतला माटे। मान करे। तो मूर्खाणी आत्मनिष्ठान वैराग वैराग एट कान अपन जगत का तिरस्कार करें बधाई ने सहन कर लेते પંચ વિષય સંબંધી વાલી વસ્તુ તરીકે મૂકી રાખ્યા હોય એમાં આવે ત્યારે મજા નો એમાં દીકરી પરણ હોય આરે કયું હોય પણ આ વિવા પાછી આવે એટલે મારે લઈ જવું છે ચોરે ભલે પણ એની માને હેતુ હોય ત્યાં રડે બેટા રડે તો ગાવડો મારે લઈ જવું બીજું લઈ લેજ આપોકરીએ બેન લીધો તો એ કઈ દેવાય હમણાં જ લેવાડાઈ સોશું કઈ દઈ નો પણ પેટ માં પાડે મે હોય ને હોય એમાં કોક આવ્યું હાર્યું વખત હારો સામે ક્યાંથી લીધું મળ્યું એમાં હેત બઉ હોય બધું ઘડીક વાર છોડવું એ કઠણ પડે કઠણ પડે બોલો પૈસા એ છે પાછું ખરીદવાનું છે તો હેત ત્યાં પછી ન દેવા આવ્યો ઘર માં જ એના નિર્ણય હતા સ્વામિનારાયણ વધાર્યા એ વખત ના જે નો હતા એ આનો જ નિર્ણય કરતા હતા એની છાયા ખારું બોલું ટપ એ ધ્યાન લાગે છે અગ્રસ્ત ને આટલું જ માફ તરત ને તરત ગ્રસ્ત સર્ટિફિકેટ આપી દીધ આ તો બઉ હેરો લાગે છે પછી વાણ દીખા દેખાય આત્મનિષ્ઠાનો નિર્ણય કરે કે એમાંથી પાછા મેળ્યા હોય તો એ હજી નિર્ણય કરવો હોય તો કરી શકે મહારાજ ભગવાન ના ભક્ત આવી દેશ કાલ લાગે ભૂલા ને દેશ લાગે એટલા પૂરતા હારા નરસા નથી પણ એને દેશ કાળ લાગે વૈરાગ નથી આત્મનિષ્ઠા નથી એટલે ધક્કો લાગ્યા જાત્રા એટલે શું તમે જયું કોઈ થી ન થયું હોય જો સિવાય જાત્રા એટલે શું ફરી આવે હજી જાત્રા છે સદગુરુ ને જાત્રા એ જ એમ ક્યાં રસ્તા મળે નામનો કઈક તીર્થે જવું દર્શન કરવા એવું લખ્યું ત્યાં જેટલા જાય એટલા સદગુરુ ખોલવા જતા માણસો હોય ને એ આટા માર્યા કરતા હોય એટલા ક્યાંય ગયો જ્યાં નહી ગયો પણ આમથી આવ્યો ગયો એને કઈ દુખે જગત માત્ર મગજ ફેર મારે તો જાત્રા માં ફરી એટલે જાત્રા કરી જાત્રા કઈ જતી કોઈ નિયમ પાળીને જાત્રા કરે છે પાછા જેને અંગે સંયમ રાખવો જઈ જ આવી ગઈ છે એટલે આટા મારવા જાય અને એને એવડેલી જાત્રા કર્યું જાત્રા કરી જમપુરી માં જવાની એ ભગવાન ના માં જવાની નઈ શું આમ દર્શન કરવા જાય ત્યાં ભગવાન ના કરેલબે આ તમારે જોવું હોય ને નક્કી કરવું હોય આંખ ખોડવી પડે બજારે માલ લેવા જાય તો ગમે હોય જવું હોય આંખ સ્થિર કરી જવ બરાબર છે માલ નથી એવો અને જાત્રામાં જય ભાઈ આવો પાણી હારવું હોય તો ભાલો ગંગાજી નાખી લે જેવી રે પાછળ આ ભગવાન માર્ગે જાણી ભગત જયારે કહેવાય દેહ ભાવ ઓછો થાય વૈરા વધે ભગવાન ના ભજન જગત માં બહુ કરે છે જગત માં કરે ત્યાં ભાઈઓ બધા પેલા એટલે બ્રહ્મરૂપ થઈ જતા હશે બધા એમને અરે હું ફસાયો તો અહીંયા છાપા માં જે છાપા છબરા એવું પહોળવું કરી દે ને અને આ ભગત થવું હોય તો કંઠી બાંધો છે બરાબર ગુરુ એમ થતા છે ગુરુ તો જીવન પલટો ખવારવા માટે ગુરુ છે પલટો કોણ કરે ખાય બાંધે માયા કઈ મળે હરવા ઓછ પા નહી હો બોલો બે પગ આવે એમાં ઓળખ્યુંમી ત્રણેય માં ક્યાં ખી ઓ. સમય એમ જોવા માત્ર વચન તો હમું જોતા હશે કોક કોક થી તો એટલે વચન વન જાય ગયો ને બસ સમજાવું જોઈએ એટલા માટે જ આ ગુરુ કરવાના છે ગુરુ કઈ પૂજા કરવા આટલું ગુરુ નથી હો પણ હવે જમાના માં એવું પૂજા કરવી જોઈએ પૂજા થી બતાવી દઈએ છો ભાઈ એની પાસે લેસન તો કરો લેસન તો કરે જ નઈ હોય કોઈ નોકરી કેવલ મહીર વૃદ્ધિ જગત આખા થઈ ગઈ છે એટલે બાર રખડ્યા મન થી રખડીયા કરતા હોય છેવટ માં પાછી વૃદ્ધિ કોઈ વાળે નઈ કોઈ નો પણ વિચાર જ કોણ કરે પેલો હિરજ કોણ કરે અને દેખતા બધાય તો ન જ હોય જો આ તમે બધા સેવક ગણાવો કે પૂરું છો મારા બધી વાત પણ એ બધ્યાર્થી મારા તો નીકળો જ નહીં જરૂર પોતાનું ધાર્યું માલિકા કરે કરે કરે એટલે મધ્યમાં તો બધા ડૂબી જાય પ્રવૃઢામાં તો હજારો બાકી મુગઢા હોય ને પાછું આનંદ કે અક્ષરધામ મળશે મળશે એટલે રાહતો જેવો હવે લઈ લેજો એમાં કઈ વાંધો નહીં કઈ મુગઢા મધ્યા પ્રવૃઢા ખરા લાગે સાદી ના કારણ એનું ધર્યું રાખીને કરતું હોય એ પછી અને પ્રવુઠા તો કોક હતું હોય ભાગવત માં ગોપીઓ બધી પ્રવુઠા હતી એવું નથી હો હું એમ કઉાર્યું છો બધા તમારું ધાર્યું કરી પણ જીવ થી ન સરકારી નોકરી મોટી કરેલામી કોઈ પાર્લામેન્ટમાં મારી ઓળખાણ છે ગુલામી કઈ સિવાય કઈ ઓળખાણ હોય તો દેખાડ બેઠા હોય ને એમાં એક ગામ માં એક કોળી કે વાંકી ઓળી ગયેલી ગઢ પણ તેઓ જેમાં તેમાં લુગડા લાકડી નો ઠેકો ની એમ કે મજા આવી ગઈ હા કોઈ નઈ બાપુ મને નો બોલાવે આજ બોલાવી વધારે તડપડ તળપડ કે હાલમાં ને બોલાવી આખું જગત એમાં આનંદ કરે જો આપણને પાંચ દંડવત કરે દરવાજના વાળી ઉપર આપડે એમાં કેટલા પાછા છે અમજણ ક્યાં છે જ્ઞાન ક્યાં છે ત્યાં કરોડાથી બધી મેળવતા છે આ ઘોર કળી જો કોણ મેળવે એને તો કોઈ સંભાળે નહી ગયો અમારો સ્વામીરાયણ ધર્મ અમારો વૈષ્ણવ ધર્મ અમારો મલાણ અરે મારા ધર્મ કઈ બે પાસે સદાચાર ગયો તારો ખાના પીણા જગત ના અન્યાય કરી હવે આપણે સાધુ હોય તો આ વિચાર કરવાનો હવે આશને જઈને વિચાર કરજો આપડે કેવું ખાના માં બે હું નક્કી રાખજો તો કાલ પૂછવું એના સાધુઓ આપડે વિચાર કર્યો એટલે તમે કારણ કે હું પાસ થઈ ગયો પણ કોણ પાસે ભગવાન હે ભગવાન બોલો જય ગંજા